ધારણ કર્યા હતા આગળ પરમહ દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે સાંખ્યનીાના વિચારા કરેને એમ નિશ્ચય કરો છો કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયે આકાર માત્ર તે સર્વે વિજ્ઞાત છે કેમ કે તે સર્વે આકાર કાર્ય કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષર સામે વિશેષ ભગવાનનો આકાર છે તથા એ જે ભક્ત પુરુષ કે આ કાંઈ નાના પ્રકારના ઉપજાળ લેને કરીને સેવા સમાન ને અંગીકાર કરે છે બે એક જ છે અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન સર્વ ના નિયમતા છે ઈશ્વર ના પણ ઈશ્વર છે अवतारी सर्वे ने एकांति भावे उपाधना અને આ ભગવાન ના જે પૂર્વે ઘણા અવતાર થયા છે એ પણ નમસ્કાર કરવા છે અને પછી એને પ્રજનારાય કેમ રહેવું જોઈએ એ બીજા તો ભાઈતે આ છે કારણ કે આ બધું છીલા પ્રકરણું છે આ મટીરા સજાઈ શરૂ ઈ હા રોજને ખોળવાનો પડે એટલે જોખે તો કુ કઈ કે છે એટલે એટલે એટલે સબ કરી કાય વેપારી ખાતા લઈને ખોળે પેલી કે રોજ મે ખાતા વે જો કુ ખાતા જોઈ ને ખરો વે હા હા વેપારી જો યાકારો બહુત કોમન એક તો જો કાતા હોય બોલે એના કાતા હોય ની કેને ખબર હે મામુજ નથી માન્યું એમાં હું કરું હા ના હું નથી ખાતી કાતા કે નહી એ પાસબર આવે છે મને માઇન્ડુજ નથી એ માઇન્ડુજ મોર માં જ જતી આયે લખી નથી એમ પણ રોજ મેરે તોળી હોય કે ང ང ང ལླ ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང གན ང ང ང ང ང ང ད ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང ང તથા રસ ને વિશે જીહવાની આસકતી તથા દેહાબી માં તથા સંબંધી માં હેત હોય ખબર પડે <smallélan ici> <anbeug> કોણ એવું હોય વોખ્યા દોસમાં કેટલો લેવાય જાય કેમ જો ધ્યાન રાખતો તો ખબર પડે હવે આપણે વિજય કેન્દ્રમાં ઊઠાય નહી હા કે આપણે આટલે એમ જ છે ને માઈક ફોનમાંથી અમારા ઉપર તમારો ઉપસ્થિત તમે અમારા ઉપર કર્યો હા તમે અમારા ઉપર લઈ ઊ ઓછા પ્રમાણ માં તો પોતાના બચ્ચાઓમાં કરે એથી આગળ ન કરે કોઈ મારો દ્રવ્ય દીપનો લો કોબનો આ કે શું બની ગયો કહો છો ઘણી ઓટકો મને રાત નો હોય હે અને ધ્યાન દેનો લોકો યાર હવે હું કોની ના આઈ આવીને મત મહિમા વાળા હોય બહુ લોભ ના હોય તમે જોવો જ નહીં જોવો જ એટલે ખબર ક્યાંક લોક નથી લોભ નો અર્થ વાત તમે કમાવો તો માર કઈ ઘરે બેન નથી તમારે ઘરે લઈ જવું એટલે લોભ એ લોભ જ ન કર્યો એનું નામ લોભ નથી યાદી આપતી જાય પણ છોકરા ને સારી રીતે સંગ્રહ કરાય ત્યાં સુપાત્ર એટલી આગળ કોઈ સુપાત્ર નો અર્થ નથી આજે સુપાત્ર એટલે શું કેવાય અને કુપાત્ર એટલે શું કહેવાય એ વ્યાખ્યા કોણ કરે એમાં શાસ્ત્ર અને તટસ્થ આચાર સંત પુરુષ એને પૂછીને નિર્ણય કર્યો હોય કઈ ન કર્યો એટલે એ લોકો જ પ્રાંત વાપરતો હોય તો એ લોભ માં એમ કારણ કે મન મહિ નું વાપરે શાસ્ત્ર જે બતાવ્યું એમ તો વાપરતો નથી મનમ વાપરે એટલે ધરાયેલા ની આગળ તમે પત્ર તીરશો એટલે અન્નદાન કેવાય દે તો વિચાર કરો અન્નુદાન કરવું થાય પાંચ જણા ને જમાડવા પણ ધરાવેલા જે કરવું એનું નામ દાન એથી આગળ દાન ને કોઈ જાણતો જ નથી છતાં એનું મળે પણ મળે એ દાન એવું શાસ્ત્ર માં લખ્યું જીવનમાં મહારાજે લખ્યું જ્યાં ત્યાંથી લઈને જે સંગ્રહ કરે છે એને દાન ન દે શ્રીજી મહારાજે થઈ ત્યારે આપણે એને દઈએ સમાધા સંગ્રહ યુરૂજીવન પાત્રભૂતો વિપ્ર પાછું બ્રાહ્મણ ને દાન દેવું પાત્ર બરાબર સુપાત્ર પાત્રો વિપ્રહ નહી બોલો વ્યસ્ત હા બોલો વ્યક્ત સંચયુરુ इतो तो तो इतो तो तो तो भी काम जीवन देखा जो करे थे, शास्त्र आम लखे એ બ્રાહ્મણે લઈ ને એને પાછું બીજા વપરાય આ બધું અને એમાં જ દાન લેનારા નીચે ક્યારે વૈયા જાય છે કે આ મર્યાદા નથી પાળતા એટલે નીચે કરીએ લોભ કરો ને સ્થાન જ ઘરે પણ એ સૌ કોઈ ને વિશ્વાસ દેવું છે એ કરે કરી મકાન બાંધી ને બેઠો એટલે ધર્મ લાગુ પડે છે એમને પણ આ દાન કરવાનું કયા ત્યારે એ તો લેવા જ બેઠા તેવા તો બેઠા જ નથી લેવા બેઠા છે આ કળિયુગમાં કયા નીચે હજુ જાય નમય તો પરનોયા એમ એરિયા ટેકનોલોજી યો બાઈક મે ચાલે ટીકા મર સબવા પઈગા લક્ષ્મણદાસ છે તળ્યા આ ભઈ દેરી નાકવળા આવા ખુસામવા આ ને યે દક્ષિણ મા આ મદ્રાસ પામેડી તરફ આ ખડકપુર ને મંજે તરફ પણ જૂના સંતંગિયો ને ખડપર નું આખું જંક્શન એ અમને વડવા જવા પણ કામ એ હતું આ વાર્તા હાજર કેમ થાય સાધુ કેટલું મળે થયું નથી અહીંયા તમારે હતા તમે તો નઈ દેખા હોય બ્રાહ્મણ ગયેલા ભણાવતા છોકરા ને સવાર ના છોકરા ને સંભાળતા કેમ કરવી તારે કોઈ ચિંતા નહિ બધું હું આપું મોટા જ્યાગવર્ધન માં પરણાવી દીધા અહીંયા મકાન ની મદદ કરી જો અહી આપણું બ્રાહ્મણ કર્મ બધું મારા હાથું બઉ એને પેલા કરેલું બ્રાહ્મણ કર્મ એ કર્યા પણ કેવું છે કે અહીંથી કમાણી ને કમાણી કરવા પર દેશ ગયા પણ ભગવાન પૈસા પણ મહારાજ બોલા છે નાચ પામે છે અને એના સ્વભાવર્મો એમાંથી આકારો એ બધા કર્યો દિવ્ય જેવો ભગવાન નો આકાર એવો જ એના ભક્ત આકાર એવો છે આનંદમય છે ભગવાન પુરુષોત્તમ નારા એ ગાડીમાં ભરનારો એનો પટ્ટાવાળો એ આવું ગરીબ હોય એ લુબડા પહેરી ને આવે એટલે સરકારે નિર્ણય કર્યો એને દ્રેસ આપણે આપવા એટલે સરકાર શિવાળી આપે છે ભગવાન ની પડખે શોધે નહી ભગવાન કે જેવો મારો દિવ્ય આકાર એવો જ એનો દિવ્ય આકાર હું કરી દઉં આકાર જેવો કરી દલ પાત્ર નો પેર તલ માત્ર તમારે એવું થવું મળશે એવો જ મુક્ત નો આકાર એવો જો જેટલું એનું સામર જ એટલું જ આનું હવે હું એવું મારી દાદા ભગવાન થઈ ગયા ને નથી है। है। खबर के ने, ज़्या, ज़्या तार्य। तो तो तो ने शबर, एक भगवान ईता એમ ભગવાન બાદરાયણી લખે છે વ્યાસ લખે છે બ્રહ્મસૂત્ર માં બાકી બ્રહ્મા જાણે જેટલી આની સામર્ધી એટલી જ આની પણ જગત વ્યાપાર માધ્યમ એક જ વસ્તુ એને નથી આપતા નહીં બોલો બ્રહ્મસૂત્ર બોલવું અનંદોબી બ્રહ્માંડ ની ઉપતિ પ્રલય કર્મ ફળ પ્રદાતા પણ દેશા મુક્ત નથી આપતા નથી આપતા જીવ ની જી ભગવાન ની ભગવાન અને જો આપવા બેસે તો પક્ષ પાત કર્યા વિના થાય જૂના શબ્દ વાત માં યાદ કરે ભગવાન થાય આપણા શું છે સાધુ એ સહન કરવું તો આનું આવે તો ખબર પડે સહન કરવા તો કાંઈ ત્યાં પાત્ર બહુ ઓછું પોતાના દેવો બનાવે આધુનિક મંદિરો બધું લઈ છો આ પૂર કોણ સમજાયો બધા કર્યા એટલી વિશાલતા આવે અને એ ભગવાન ની ઉપાસના કરતા હોય તો મુક્ત ને એટલું અનુસંધાન આદરાય પુરુષો નારાયણ જેવા લખે અહિયાં તમને આધિકાર આપીએ તમારે વગત નો વહીવટ કરો ના નો કરો નાના ભંડાર નો કરો પ્રમાણે કરવા સંસ્થા નજર માં નહીં તરત પોતાની પ્રગતિ આવી જાય ભગવાન અવતાર લઈ ને આવે છે એ પાછા વૈયા જાય કોઈ ન જકે એટલે કુંડલા વળે પા ભગવાન ને મહાપુરુષો ના કલ્યાણ ને રૂપે કામ કરે બધું ધ્યાન મગજમાં રાખો આપણે આવું કર્યું કલ્યાણ માટે તમારો પણ નદી માય મારા માં વિશ્વાસ હોય એટલે હું તમે એમ કરવા માંડો પાપાય તમે એવો વિશ્વાસ એને તો એને વેપારમાં નુકશાની આવી હોય તો ભોગ ખાવી પડે આપડે કઈ નુકસાની ખાલી અમારા લોભ છે કે નહીં એવું લઈને ખબર પડે કે તણાય છે કે મન તણાય છે કે નથી તણાય ન હોય ત્યારે ખબર પડે જે તમે નુ થવા નથી જોતું મારે એમ કેતા કેમ કે આને આવે હે બેનો પછલા કો આ શું કેમ જોઈ છે ઓ ના રદય માં હો ઈચાર કરે સાદા મહારાજી ધાઈ ઠીક ઠીક મહારાજી ભલે તમને મંદિર વાળા નામ આવ ભગવાન દાદુ થતા છે મોઢા જે હું તો મારી આઠ ચારે બાજુ આજુબાજુમાં મને ખબર પડી એ કેમ કે હું બચવામાં નહી હું આવું બીમાર છું અને ખાવાનું નથી એટલે લખતો જો કોઈ જરા કોઈ સારું ખાવ કરવા હો યે હુંજીયા યે હુંજીયા યે આઈ ખરાબ છે આ પર દે બી શેરા બધું હે કે ના હો ગુડ નહીં કળા થોડા એટલે એટલે અરુ આત્રીજે અમે રાજમેજયા પર મને જાણકારી ના લાંબી વાત કરી કે તારા કાંઈ ખરો બોલ કસ સે નું બચ ના આયા મત કર વે ઈન્દ્રી તો ઈ મને ખવા પણ અમને આયા જો રોકા રોકાવાઈ બે હો ફળ ના જાણો ખબર છ ઉપર થોડા ભૂજિયા આવે આમાં વ્યવહાર લક્ષ્મણ ના શેઠેલા હતા એ આપડા ગુરુ ને લઈ ગયા તા આની બાદ મુમદાજીને કહ્યું આરાખા દો આપો ત્યાં સવાત આપો કે રોમ આટવા કાબો ને નંદડા રો કલેટી યસ ભાઈ સાહેબ કે મેં હવે હવે પાંચો ત્યાં કુછેલીય બસું કેરા કામ કીયા આટલા પોસત કરવાના આવડા યસ ભાઈ અને થોડા સાંસ્કૃત શબ્દો વળી લેતા રાખે કરમ દેઈઓ પરમાળી જય ગુરુ નારન ગુલાકા પતા હોઈ જઈને આપે જે જમ ગ્રેસ્ત પરમેશમાં કઈને પૈસા કમાય ભગવાન પેરા રાખે એ આ પ્રસાદી એ રોજીદાર કરવાનો આનુંદાન તમે ખા અને એનું નિવારણ ન કરો એટલે આખ સુઈ જઈ આગવા મે <t duda> <sm Harrison> કેવલ પૈસા નહીં પા કોણ? લો એટલે કેવલ પૈસા નહી પદાર્થ એને સંગ્રહ કરવાનો ભાવ જવો જો રા દરવાજો લાગર આ માં અમારી દશા છે બીજી અમારા કરતા હો અમે ઘરે પડી રહેલા હોય છતાં માફ મારતા હોય હોય હોય તો એ આ તમારા ભાગ માં છે તમે આગળ મંદિર ની માનતા હોય એટલે કરારા કારણ કે તમારે કરવાનું થાય ને પછી આવડાય ત્યાં જશે ને કાની નો દિવ એને વિશે બેઠા ઉઠા ની વાસના આપડે અને મંદિર માં તમે હોય તો મજા આવ એ દેખ ઓને આઈ એશ મરીયો ને એટલે એના સંબંધીના તરફ પેડા ઓખરે આજુ આવો કાંઈ છે તમારે ઉત્સવ છે હો એ આપણે જોઈ લ્યો આ વલાણભાઈ આયા છે ખાલી હે અજી અજી હેપી બર્થડે હેપી માની તું હોયે છે જે ને કુસંગો છે નઈ જો આપણા વાતા કરતા ભાઈ અને આ લોકો છે અમદિયાળા ની મેં વાત કરી હતી મુસલમાન મુ કાગળ્યું લોકો દિવાળી માં છાપેલા એ કાલે બરાબરનો અને માલીમાં નો ન જાગ ન ખાઈ ભાઈ તો આપણ પણ કોણ જેવું દેછું એટલે એ તો એકદમ બીજી બાયો નો દેખાય કુડ કાઢી દી એ હું મત કરું બરાબર એમ ને કેવું કે આપકો કે જો એમ કોઈ મરપોલી પકડે આ દુખ ન હું જો ફરતા ફરતા હા કથાવાંત રાત્રે કરીને થોડા કલાક્યા રહેશે મોટેલ કેમ લવભાઈ હવે જવું છે પૈસા <laughs> <laughs> <coughs> <laughs> <skullin> <laughs> え? Then say what we wanted to do when we started that. 비� Popils people told him that. Valiopà had speakers who just called Him. I always believe he was loved and so called. A new ultimate hope was lost in the state of the day. The helps people from home He wanted he wanted. મને મોટો થઈ ગયો છે મગજમાં શું આવ્યું છે આ બરાબર છે દરગાહમાં કમે છે ખાળે ને હું રાજાની સમ્રાટની